એટલે આ કામ નીકળે એવું જગ્યા છે લોકો ચમત્કાર જોયે છે ચમત્કાર જોઈએ અને બાહ્ય સમૃદ્ધિ જોઈએ આંતર સમૃદ્ધિ ની નથી એને ચમત્કાર જોયે છે એટલે એનો ચમત્કાર જોવે છેમત્કારી અહીં થઈ જાય લોકો વિતરાગ વિજ્ઞાન સમજવા માટે તો જ્ઞાની પુરુષો પાસે અમુક જ માણસ ને આવવાની છોટ બીજા તમે જગા રે નહી જાય ને એટલે ખાનગી રાખેલું રાખેલું આને યોગ્ય હશે આકર્ષણ થઈને આવશે જેના યોગ બેઠશે ભાવનગર થી આવે ને ભાવનગર થી એવું યોગ લઈ આવે આપ્યું છે ને ગા માણસ ને ઉલ્કા ગંભીર વ્યવસ્થિત નથી બોલતા તમે બધું સમજી જાણવા માંગો છો અને આજ્ઞામાં બહાર ના જવું હા પછી બહુ ઉતરે કદાચ ના પાડી ઉપર ઉતરાયે ખોઈ લે પછી એક પાછું નઈ નીકળે મારે જામ ને કરવું છે રવિવારે આસપાસ આગ લાગે એમાં દુકાનદાર છે એ આગ માં સમય આકાર થવાની જરૂર છે જોવાની જરૂર છે સમય થઈ જાય લોકો જાય નથી આગો પાછો આવ્યો નથી નહી તો શાંતિ રહે નહીં એક પરિવાર શાંતિ ના રહે ને અને રાતે ધ્યાન કરો છો હા બસ રાતે ધ્યાન રાખજો પણ અંદર શાંતિ આવતી અલન કરે ને શાંતિ રે એટલે ચાલ્યું અંદર સાતા જોઈએ મહી સાચા થઇ રે એ જ મોત નું કારણ આ ત્યાં કોઈને મહી સાચા ના રે બારે અંદર તો સાતા જ રે તમે જઈ ગયા અંદર ની શાખા અંદર નથી આ છે ઘણું છે આમાંથી આગળ થયું જાય તો હા એમ કોણ કેમ એ ઉપાદી છે નઈ વધારે છે આ આપડે બેન પણ ગરીબ માણસ તમારે થતું નથી કરો તમારે જરૂર હોય છે પણ કોઈ માણસ કોઈ માણસ જંગલો નથી એનો બોલે બોલ કરે પોતાની કાબુ આપડે તો વ્યવસ્થિત છે લાગુડા આ બાજુ નીચે ખા પી મજા કર્યા બધા આવ્યા આમાં કોઈક બોલે છે કોઈક નથી બોલતા વ્યવસ્થિત એવસ્થિત ની બાર કદું છે બહાર કેવાંકલ બરોબર છે તે વ્યવસ્થિત એની ઉપર આપવાનું ક્યાંય બીજા આપવાનું છે એટલે કાયદો છે એવો કાયદો સૌ સ્વતંત્ર સ્વતંત્ર સૌ સ્વતંત્ર સ્વતંત્ર ઠંડુ પડે બધું આમ કઈ નાખી જશે આ શું કઈ નાખશે એ ગમે શું કરવાનો છે એજ પણ સત્તામાં એની સત્તા આકર્ષિત એવું નિર્માણ થઈ જતો આકર્ષણ નથી બરાબર કંકારણ ક્રિયા થાય અમારે ભૂલો ભાગવા આવ્યા છે ભૂલો વધારવા નહી ના ભૂલો વધારવા ને વધારે લેવી ભાગવા આવ્યા છીએ બરાબર ભૂલો ભાંગવા માટે મોક્ષ છે અહીંથી દેખી દેવાનું કારણ આપી દેવાનું જે મોક્ષ ભાગી નાખે બસો દેખાય આઠ આઠ વાતી એટલી ભૂલ ભૂલો ભાગે ભૂલ દેખે છે ભૂલ ભાગી ભૂલ દેખાય ભૂલ ભાગી ભૂલ ભૂલ ભાગી જેટલી ભૂલ ભૂલી ભાગી એટલા મુક્ત થઈ ગયો મુક્ત બરાબર સમજાય ને જે વ્યવસ્થિત કા છે સમજાય એવું નથી આને અજ્ઞાન ક્રિયા ને અજ્ઞાન ક્રિયા એટલે એને ઉદય કર્મી આજ્ઞા ને પાડે છે ઉદયકર્મ ની આજ્ઞા ને પાળે છે ભગવાન ની આજ્ઞા ફાળવાની ત્યારે બધું ઉદય કર્મ ની આજ્ઞા પાડે છે ઉદય કર્મ આજ્ઞા પાડે છે એટલે કર્મ બંધાય છે ના ના ઉમાયિક માં ગયા ફાંસી નો કર્મ બધે છે સામાયિક માં ફાંસી નો કર્મ બદલે આકરા એટલા બધા આગળ બદલે માટે આ જગત ને ભગવાન ની આજ્ઞા સિવાય કોઈ ધર્મ નથી અને સ્વરમણ છે આજ્ઞા માં રહેવું એ આજ્ઞા જ્ઞાની પૂછે સમજવી પડે આ બધા આચાર્યો કે ભગવાન આજ્ઞા માં રહીએ છીએ તારે હું કહું ભાઈ ભગવાન ની નથી રહેતા તમે ઉદય કર્મ આજ્ઞા માં રહ્યો છો શું કહ્યું ઉદય કર્મ ની આજ્ઞા ભગવાન તને ના સમજવું પડે આ વાત ધીરી વાત છે ત્યાં આવ્યા છે ઘર નો મોત છૂટા ના આવ્યા ભાઈ ગયો કર્યો બીજું ગયાર બે છોકરા ને એક રોજ સાળી ઘંટ વરગાડ્યા હતા અહીં બાર ઘંટ ને દઢો ઘંટ વર આપડે ઉપાસ્રય મોહ કહેવાય છે આ સંસારી મોહ અને ઉપાશ્રય મોહ ઉપાસ્રય મોગતિ થઇ જાય મોહ ના ઉપાશ્રય મોહ અધોગતી મલાઈ જાય છે અને સંસારી બો તો અધતી માં લઈ જાય ને રાખે સંસારી હોય મોસાર છે બરાબર છે એ પછી પાછળ હોય ગમે ત્યાં પણ મોસાર છે અને મો હજી નથી ભગવાન ની આજ્ઞા છે એ પહોંચાય સ્વધર્મ છે એક કલાક માં તેથી બધા એમાં જો ડેર ને ડાહી વ્યવસ્થિત ધંધો નહી છે ચોક્સ થી ધંધો કરે કે અહીંયા આવે બહુ વાર થઈ ગયો પરિણામે આપણે શાંત્ર વિપરા માન્ય હતા ઉપવાસ ઉપાસ ને કપાયું તેને સેટ પણ આ વર્ષના છે આપડે તો એમાં પાંચ ટકા નમસ્કાર જયમુનારે અરજી ન હતી અર નથી હતી અરે બળેલું નથી હાલતી જ અનજ ગણા ધુમાડો આવે છે <laughs> <laughs> એ મેટા વાકે વેચાઈ જાય તો પછી આ તો એરા ના રહી ગા તો મને સસન કાલે તો સતી રુચિ વિના ભાગ ગનેગારી પ્રતિકૃતિ આપડી રુચિ રુચિ હોય ને આપણને ગનેગારી દેખાય વાત જુદી છે પણ આપણે રુચિ ના હોય સદાય દેખાય પોતાના દોષો ઘનેગારી પ્રતિકૃતિ ગમેગારી પ્રતિકૃતિ આપણી ગનેગારી સિદ્ધાર્થ ના થયા ને આ બધી રહી ગનેગારી એ ઘનેગારી કે દેખાય આપણને આવે રુચિ વગર દેખાય ને ત્યાં ઘણે છે તે આપડે પસંદ હોય ને આ ઘણેકારી પ્રતિકૃતિ આ ઘરેકારી થઈ લાગે પોતાની ભૂલ પોતાને પક્ષમાં ઘણેકારી પ્રતિકૃતિ કે ભૂલ તો બહુ નાની ચીજ છે ભૂલ તો દેખાય સાધુ આચાર્ય દેખાય આપણે એમ બને એટલે કાલે નિર્દા થયા જ કરવાની નિરંતર નિર્ગ્રા થયા કરવાની એટલે આયા જ કરે અને દેખાયા કરે સજે દેશ ના પ્રવચન થાય છે એનું આયોજન એવું છે કે આપણે દેશ ને લેવા કરીએ बोलायो ब्रह्मांडी जाए प्रगट परमात्मा जगत रोग नाखी प्रगट परमात्मा स्वरूप दादा भगवान ने आखो जगत ना रोग है घर में उठी नाखी नाको एटे धीमे धीमे आपने बड़ी गाने गाय चार के वो के एक है कि चार ट काम तो ज्ञानी પણ મોક્ષ સત્સ ન બધા કાયદામાં કેમ આમ બેઠા છો પલાસો આમ કરી દેસો પલા પદ્માસર માં આવી દેસો સો ની અને કેમ મોડા થયા સાડા ચાર વાગે આવી જવું છે એ બધા આ બિલ અને એકતા લાગે હુદય લાગે નહી હુદય લાગે નહીપ્રાય નવચિદાન એકતા લાગે અને સ્થનિક માર્ગ માં શું હતું જ્ઞાની પુરુષ ને ઉલ્લાસ બહુ ભાવ બહુ ભાવ પુષ્કર રહ્યા કરે બહુ શિષ્ય ને શિષ્ય ને ભય બહુ રહ્યા કરે કારણ જ્ઞાની પુષ્કળ માં અહંકાર રહ્યો છે વીસ ટકા નો અહંકાર હોય એસી ના ને વીસ ટકા નો હોય એટલે પેલો અહંકાર ને લઈ ભય રહ્યા કરે એટલે શિક્ષણ એટલે આ સો ટકા અહમ શૂન્ય વસ્તુ છે એ બનતું નથી કહ્યું કરતા સમજ ને અહમ શૂન્ય થયો એટલે કેવ ને થવું જ જોઈએ પણ આ લઈને શું થયું બરાબર અહમ એટલે કેવાય આપડેસલ થયો ને કદાચ મહેનત નહી ત્યાગા ત્યાગ પછી ચાલો મહાવીરા ભગવાન કેટલા પ્રદેશો છે બધા પ્રદેશમાં દાદા પ્રકાશમાન થઈ ગયા છે જગત કલ્યાણ કયમ સીધું છે સ્થાનિક માર્ગ માં અપવાદરૂપ મિત્ર जो तो ने वागोग, जे बदो चारित्रेव बात में देखा वैभव रूप लगे माला से બહાર કડું દેખાય આમાં આક્રમિક જ્ઞાન ક્રિયા સીધી દશા એના ફળ મીઠા છે કે વ્યવસ્થિત સમયે તો પછી કોઈ પણ બાહ્ય વચ્ચે ત્યાગ ભાવના જ રહે ત્યાગ્રહણ के के जे आत्मनिष्ठ अनुभूति आत्मा एक रुचि भाग्य मान आभ सपना लगे कोष नवप्न जागृत थे रुचि विना भाष्य मन गनेगारी प्रतिकृति लिंगिचार लिंगिका प्रवृतिमावृति प्रकार की પ્રથમ નિરા ગોલ્ટા કે છે પ્રથમ નિરા ગોટાંત્રીસ નિરાંત સ્થિર વ્યવસ્થિત સમજણ આવે એટલે ત્યાગ આ ત્યાગ લગાવ શું કે નિરાકુર થાય કેટલું ગોઠવી લીધું છે એક જ વાક્યમાં કેટલું ગોઠવી હવે અહી કોઈ બીજા આચાર્ય મારા જાય એને જ્ઞાન દર્શન ચારિત્રા થી તપ ના દેખાય જ્ઞાન દર્શના થી તપ ચારિત્ર હર દીઠો એટલે કોઈ દેખાય નહી છે શું છે તમે સંભાવ નિકાલ કરો ને એ આજ્ઞા અને જ્ઞાન ક્રિયા કેવાય ખરી જ્ઞાન ક્રિયા તો જાણે કે શબ્દ માં નથી હોતી એ અશબ્દ છે ખરી જ્ઞાન ક્રિયા તો અશબ્દ છે પણ આપણું આ ક્રમિક ભાગ છે ને એટલે પાંચ આજ્ઞા આપી છે ને એટલે શબ્દ જ્ઞાન ક્રિયા પછી તેના પેલો ફળશું કે ખરી જ્ઞાન ક્રિયા એટલે અકૃિક જ્ઞાન ક્રિયા શુદ્ધ દશા મીઠો લાગે મીઠો લાગે છે ને મીઠો લાગે મોક્ષ વૈભવે સંભાવે નિકાલ કરવાની જે ઈચ્છા છે એનું નામ જ મોટા મોટા સંયમ શું એટલે મોટો સંયમ કયો ક્યાં શું ઈચ્છા થાય એને આ લગ્ન માં જાય ને વૈભવ વૈભવ માં થઈ એમ શું કે છે તો ગુરુ મહારાજ તૈકા નાખે કેમ ગયો હતો લગ્ન માં તો દમકાવી નાખે શિક્ષણ उग्रता संसारी उग्रता है ये उग्रता ने भगवान शु कता कही है शु कहीग्रता બીજા ના કલ્યાણ માં ગેરી મારા ઉગ્રતા થાય એટલે પોતાના મય તો આ જમ્પો તો થાય બોલો ના સંસારી ઓગ્રતા કરે અમારા કરતા સાહેબ બહુ ગુસ્સે બહુ થઈ ગયા અને સાહેબ નો ગુસ્સો કરીશું સાહેબ ગુસ્સો ગુસ્સો નાખાય શું કારણ કે તેના હિત માટે હેતુ અને ત્યાં બધું ઉઘરા થવું પડે આપડે નાખે આપડે અહીંયા એનું કઈ હોય છે આપડે અહીંયા તો બસું આવે ક્યારે આવે અનુકૂળ આવે આથી બધું જતો હતો આપડે તો એ કે ભાઈ કે ભાઈ સારો ભાર ને પૂરું થઈ ગયું આ તેલ નું કાઢો બેવું પડે પેલું ખાવાની અવસ્થા છે ને પેલી ત્યાં અવસ્થા બે ઘૂંચાય બે કોકડો ગુજરાત બે અવસ્થા નો કોકણો પેલું ત્યાં જવાય નહી ખવાય નહીં તો કશું ભરાય નહીં તો કઈ સંભળાય કશું અને પેલા હાજરી પૂર્યા તણ કરે આપડે સીટ જાય તો હાજરી પૂરાય નહીં સંભળાય નહીં સમજે સમજુ ભાઈ ને એ જ્યાં જાય ત્યાં કર્મ ની કમાણી કારણ કે આરંપરિકો નથી કરી વારે શું કયું શું થાય આરંપરિક હા આરંપરિક્રસી કૃપા લખ્યું જ્ઞાન ક્યારે થાય આરંપરિક્ર એમ સત્તર વાર કયું કૃપા શું કહ્યું સત્તર વાર હા પછી આ વાક્ય અગાઉ થી આગળ આપણા આપણા મહાત્મા ને કહ્યું કે સિદ્ધાર્થ એમ લક્ષ્મણ માટે શીખવાડી રહ્યું આરંપરિક સત્તર વાર વખત આરંપરિક ગ્રહ કયા છે એને એક વખત માં છૂટ્યો છે એટલે આપણા માતા ના ભર ગયા ચાલુ મારી સાથે આરંપરિક ગ્રહ તો રહ્યો ગયા છે પુસ્તક સત્તર વાર છે યાદ છે શું કયું સત્તર વાર એટલે પેલા ભાઈએ મને આવી રીતે છે આ સુધાર ના લક્ષ મને સારું રહેશે આ પાછું આરંપરિક રેખ્યા અરે રહી ગયા છે આ કોડે તને શીખવાડ્યું છે મેં કહ્યું છે તમારા રોગ જુદી જાત ના છે સંસાર રોગ જાત જાતના જુદા જવાય છે આ અક્રમ દવા છે કેવી છે પછી મેં એને કહ્યું તમે આરામ કરે છે તો નિર્મ આ ધંધાર પછી પછી ભરબુ થઈ ગયા હવે પાસે કહી દે છે ના કેવા જશું હું ભરબુ દુબૂ કરી દે છે લોકોને સમજણ પડે નહીં અપૂર્વ મોક્ષ આપેલો છે મારા ઈરો છે પચીસ પચીસ લાખ એની કિંમત સમજે તો રાતે પચીસ આનંદ થાય ને ચાલીસ લાખ નો જે સમજે તેને હીરો બી હે બધું આપ્યો છે કે ચાલો પચી લાખ આરંપરિક બધાને ગભરાય પાડે આ લોકો તો કારણ કે લોકો ના એટલી બધી સમજણ શક્તિ ના હોય ને ભગવાને શું કહ્યું છે તે આરંપરિક રસ અને સામાયિક અને અક્રમ જ્ઞાની ના મહાત્મા હોટલ માં બેઠા છે અનારંભ વિજ્ઞાન છે કેટલું જબરદસ્ત વિજ્ઞાન છે શુદ્ધ ઉપયોગી છે એટલે પોતે શુદ્ધ છું એમ પોતાને ભાન વર્ષે છે હું શુદ્ધ છું એ શુદ્ધ પ્રયોગ જ કહેવાય એક આજ્ઞા પાંચ માંથી એક બધી પાંચ પાંચ ની હું આચાર થી જ રાખું છું બધું એટલી બધી આચાર બેન રાખે એમની ગુને જાગી હે તો હતા તો એ તો બાબા ની બહુ આવી હોય બસ આ જેવા લાભ એટલો લાભ મળ્યો ને એમને એટલો લાભ મળ્યો ને એમને તમે કહો છો એવું જ છે પણ કઈ મારી ઉંમર ને એમની ઉંમર માં પણ મારી ઉંમર એમને અડસઠ થયા અને મને કઈ પંચાવન થાય તમારું કેવું હતી પણ હું દસ વર્ષે માનીશ એમનાથી આવતીકાલે એને આરંભ કેવાય એવું છે આરંભે જે કયું છે ને એ તો ઉપાસ બેઠો હોય તો એ આરંભ પરિક્રમ હોય સામાજ માં બેઠેલો આચાર્ય કોઈ પણ આચાર્ય હોય તો હું કરતા છું ઘણ જેને એ આરંપરિક રહી કહેવાય શું કેવાય એને આરંપરિક રહી કહેવાય શું કેવાય કરતા દાદા અમારે અમારા બધા ની ક્યારે જલ્દી ખવડાવી બહુ સારું છે આપડે આરંભ કરીને આરંભ કરીએ છીએ તેને આરંભ કહેવાય છે યોજના નઈ માર્ગ ના જ્ઞાન આરંપરિક રહી હોય શું કહ્યું માર્ગ ના જ્ઞાન એસી ટકા જેટલું ધાન છૂટ્યું એટલું વીસ ટકા રહે ને બી રહ્યું કેટલા વાર પુસ્તક ને પુસ્તક ખોખો બધા વાંચું એમાં બધો ગઢો ફોડ એમને પારેલો હોય છે પણ આપડા માર વિજ્ઞાન છે સુધી જ આપણી રે? ક્યાં રહે છે ભાઈ જ્ઞાનદાન જોયું પંદર જ્ઞાન આપવાનું આપણો પદો નથી ગમતો પદો એટલા બધા તરીકે નાખો ને આ પદો તો એમ બોલ બોલ કરાવશે આ પદો બોલશે એને અમે ગેરંટી આપીએ છીએ કે શુદ્ધ અનારંભી કેવાશે બોલાય તો કેવું બીજું કશું કઈ ચકલું આવે નહીં મન માં બોલે બીજું પેસી જાય શું થાય બિચારા પેસી જાય બીજું તો પેલો કાન બોલે તો દોસ્તી રાખે નહી આપડે આરતી થાય છે દોસ્તી કાન માં હોય પરમ સત્ય છે પરમ સત્ય છે પરમ સત્ય છે ત્રિકાળ એમ જ છે લેવાના પ્રસંગ ને સાવધાન પડે મંદ ઉપયોગે ક્ષમતા ભાવે લીધાવે મંદ ઉપયોગે ક્ષમતા ભાવે લીધાવે પછી શું કે છે બીજા તારું કેમ માનતા નથી એ પ્રશ્ન તારે અંતર માં ના આવું શું બીજા કેમ માનતા નથી એવો પ્રશ્ન શું કરીએ બીજા નથી માનતા એના માટે આપડે કઈ મુકતો નથી પ્રશ્ન બીજા ના માગેલાથી સમજાય સમજાય એટલે એટલે ફેન્સ નું સંભાળ નિકાલ મૂકી તારું માને છે ઘણું સ્માનપણે ના થાય આપડે માને આપણે સમજીએ અને સમજાવવાની ગાળ કરીએ આ બધા જબાવી ના એક વાક્યમાં સાર આવી જાય છે આ વિજ્ઞાન એવું છે ભગવાન ભગવાન ના અડતાલ વિશે આગળ વધી પૂરા પૂરા પૂરાય છે આપડા વિજ્ઞાન કાલે લઈ લો બધા જેટલા વાક્ય છે ઘણા આવી ગયા અહિયાં શુભ યોગ ની અપેક્ષા એ અનારંભી અપેક્ષા એ કેવાય શુભ અનારંભાય તો કેવાય છે અમારે છોક તો નથી કરતા છે કઈ ખાદી નો છે આવું બધું હોવા છતાં બીજા ને ફીર પણ જાય થઈ અબિયે કે બડા ને દેશો દેશો રાગતો કે રામ લાગડે નખાયો કે હાપીયે હાપીયે રાગજ ને રાગજ નહી સતિરાનમ સતિરાનમ નહી મે નડે આ બીજ ના કીધો ને કે શું નિસંગ સૈને જઈ હું કર્યા તો જઈ હું કર્યા પણ હા કરે રહી ગઈ કમ્પ્લીટ થઈ ગઈ પુરાવા થઈ સરકાર કંઈક કાઢાવે આજ નામ મત ફેટ પડી ગયું પડે એ જ બધી ફાઈલો હોય ને એ ફાઈલો જ છે તો હવે આનો ધ્યાન ભાયાને ભાઈ આ ફાઈલો કોક ગઈ ઇટની છે જબરજસ્ત પડી રહેવાય એટલે વત વધાણે આજ બેંક એક ને બતાવું બીજા આપડે લુ જો કરો ના કરાવી દઈ આપડે જોવા ક્યાં જાય સડે જાય વાગે છે આ કરી છે સીધી દેવાના સબરાહા બે ભૂખવા નહી આ છે ચરી કે ધાન એ ચરી કે ધાન બેન દે ગઈ હા એ તો છે એમાં એલી દે કે ના ગાને હાટી એટલે મતલબ એને કેરા આવતા દેડાડા માટે હા દમે દે કે હા એટલે કે દેતા એવસી નું બજે થાય છે એ તો ભાઈ એ બધું ઉડાઈ જાય છે મને વિચાર આવે કે તારા આહારને વળદ જ બનાવતા વધારે યાદ રાખે મેન અપને જિસ્મ અપવાનું પૂરા હોઈ નાં જીવેલા તાલી આ ગયા તા હિંદુનો હા ઈ કે બેના કી તામ તામ ભરોત નંગા રોટ કે છાયા હો કે આમ પરારે મેસ ના હો જી થાલા પરારે મે આમ હા ચલતી ભાઈ લાઈ કે લગા